અમે મોટી પણ હારી તો આખા કુટુંબ એમાં મુખ્ય અમારો સંબંધ રાવજીભાઈ વિચ્છલભાઈ સૌથી મોટા અને કવળાબા અમારી નાની બેન રૂમિલા એ ત્યાં નાની હતી જ મોટી થઈ ને ને બે દીકરી બેન બે જયંતિભાઈ બધાને દાદા અને આપડા ખૂણામાં સો હોય ચતુરભાઈ ચતુર ચતુરભાઈ છે તે મફતલાલ ના પિતાજી અરવિંદભાઈ ના પિતાજી આવતા કાપડ ખબર છે પણ એક એમનો ગુણ હતો ते, एक नानों कोई नहीं एकले, गया, जो आ बटेबुंब छोकरा छोक बेक कर અને ચક્રુભાઈ અને અમારા નાના હરે ભાઈ ભાઈ પાછા બે ત્યાં અંદરની બાજુ ગયા અને આપણે બહારનું બધું આખા ફેમિલી ચાર ઓટલા છે ચાર પાંચ મોટા અને સુની ભાઈના દીકરા સાધુરામ જોડે અમારા મોટાબેન ખરા ને મારા સિસ્ટર મારાથી મોટા આવું છે બધું અને સૌથી નાના છે એની જોડે ભાનુભાઈ રવિન્દ્ર એમની સાથે કરાયેલું પણ એટલે બઉ પ્રયત્ન કર્યો અમારા બને બી એમને પુષ્કર माने दंड गय आतारे पछि कोइ नि सठे पढ्नु आ युक् ति दरोदर ए तुइ पर परंतु जे होइते ए त बार कोइले करू नथि परंतु छुटा परंतु ए ड्यान्चे नानी नन अख्खी जिन्दगी बुढो जा एक्ला रहन युकोम रहि मलाई यो डिग्री पढाइ डिग्री नि डिग्री पढ्ने डिग्री न लेख् न गर हु हु लेख्यो लेख् न डिग्री नो लेख् डि न समाल्नु छ धर्म जे मरा મહેન્દ્ર પણ યોગા ના થાય ગયા તા બધા મજા ને ભેગા થયા દીકરા સાઉથ ઇન્ડિયા ની કોઈ છોકરી છે ના મારે હું કરું છું બહુ કહ્યું છું બઉ કર આ આપડે જોવાનું સંજોગો બધા બના છે આ જમાનો એનો શું આ જમાના માં તો ઓછું થાય છે આજ્ઞા ધર્મ આપણે બહુ સારો સમજે અને આખું વિજ્ઞાન સિદ્ધાંત પકડાશે મોક્ષ નો અને મુક્તિ માર્ગ તમને ભેદ નહી દેખાય અમે તો રૂપિયા ને જોઈએ આવું નઈ ગણવાનું હોય તો આવું વખત બધો કરમ ઉનભાઈ દર્શિભાઈ આપણા કઈ ખડકી અમિતા છોકરી છે અમિતા આદિ મંત્ર 또또 <목소리도> તારીખ તમે આવી શકે છે કેટલા લોકો બોલી ગયા કહી ગયા કઈ વાંધો નહીં પણ સારા માટે આપતા પુત્રો એમનું સંયમ ધન છે ત્યાં ગુરુ પૂર્ણિમા એક આપતા પુત્ર નો ભાવ થયો હતો આખું બંડલ બધા મહત્મા ફાયદો અમારે છોકરો છે બધા ભેગા થાય બધી બાદ બધી વાતો સચાય ત્યાં એમનું એક જાતું એ હતું આવું બધું બોલે ना, ना, ना, ना जी लगा ने, ने। वरना भाई जीव लखले साल હરે PC tchau gostos. Thank you. લાતા ઓ પાપા બં મીના મારે તમને યુકે લાગે છે બરોબર છે ને તમે તમે આઈ ગયા પાછા હા આવો હા આપણે બધા નવेंद्र दादा ભગવાનના વિત્રાગ સ્વરૂપાય નમો નમઃ ના 1 મિનિટ હો જાય તેમ સતી હે રાજુ એક કર નવेंद्र હોય કી એ મોટી બિકડી ભાઈ ભાઈઓ બસ તો પછી પપ્પા મમ્મી તો બોમ્બે છે ને કઈ નઈ કઈ નઈ કઈ ઓકે to our आशीर्वाद che ave now we are proceeding to new jersey foolish foolish elderly uncle lage and today sanjeev om uncle lage ha then to la so many days in contact you. and our our divine vision sees that you will be staying in america would you would you like would you like it for your life happy and prosperous and another a contributory compassionate contributory life for you and for all સુરેશ અંકલ ખરા ને ઈલાબેન એમના એમના ડોટર અનિતા પતિ દેવ પ્રણવજી અને એમના માતા પિતા સચિદાન કેટલા વાળું બોસ સરસ બલલે ચાલે છે હે મહેસાણાના રમેન રમેન છું કે એક કિસાઈ આના બલે સાચ સાચો મક્ષુર સંક રાજો દે સતેદાન ના કુવા છે આદ દેવા સા લાક સા સાતમ ઇન લા 3 ડેઝ કે હર ઓ પચી અપ ને આ હોવ છે આ વેરે કી બોનું કલ્યાણ છે આપનું કલ્યાણ છે ઓполне દાખલા સોનાના વાસિયા સોનાના વીકન આ દીખા પ્રતિબંધેલું છે અને બેગા કબૂજી છે ને આપણે એને પકડી રાખેલું છે દીકડી તોય એટલે મેં કીધું કે સાંભળ નહી નહી હું રહે કે નસી ચેચે જનરાજ ભવત કરી છે ઈટસ ઓફ અલ્હાબાદ બરોબર અને આપને ગઈકાલે વાત કરી ને ભાવિક સાથે કોલેજ માં હવે હતી પણ ભાવિક્ઞાન દીક્ષા પ્રયોગી ગયું પછી જવું જ પડ્યું મને કહું આવું ચા કઈ વાંધો સમજાય oh the dentist how he came yesterday mm -hmm. and now on uh, the plancha ami ji and that is that is ela avani ch e tar nakki kar nakyo ticket ni baat nahi kari ke kara ela ni ticket ni baat karna ki ve kal raat thi a joki gnanvidhimat gnanvidhimat bande bohot saru kare kit benefit a lot very good madam and, and it is weekend like for you tell me you got holiday for the 3 what day ticket, ticket what day ticket ha uh, what day ticket ha thursday બાર તો દરવાજા છે કે કે આ સાબક કે દે સાહેબ કાલે બધું ટિકિટો અને હોટેલો બુક કરી બધું કેન્સલ કરી નાખ ઓ બાપ કે કે કે ત્યાં અગર આ લોકોને શું રાખીશ ના એ એમનું તો છે મેરિયટમાં રહેશે મે મારી પણ ટેન્શન હતી એટલે એમનું છે બધું કનેક્શન સર સર નાલી તો આપણે દિનેશ પાર્ટિસિપન્ટ સાબા એમનું છે એટલે નહી તો થોડું તો તમારું બુણ્ય કેવાય આપડી ભારતની લાઈફ જ આવી છે આપડી બાળકો જે થશે એટલે વિઝન એટલું કે એમને આપણે ગુજરાતીમાં ઉછેર થાય એટલે મેં એને વાત કરી જો આના ઉપર અટક્યું છે तार, तरत शीखी गई फेमी एटू गुजराती जो शीखी गई होिल्ड्रन गुजराती उछेर तो अमने लग्न कोई वो सीखी राजूल पर गुजराती मजा आए कोठा भरवाई निक्स बोले मीठू लगे પછી એના પપ્પાજી એના ફાધર અહીંયા ખાસ મને મળવા આવે છે એ અહીંયા આના એ કસ્ટમ ઓફિસર હતા ઇઝ ઇટ અને પછી એમાંથી કસ્ટમ લોર નો હાઈકોર્ટ હાઈકોર્ટમાં આવે છે હી ઇઝ અ લોયર લોયર છે એ પ્રેક્ટિસિંગ હા પ્રેક્ટિસિંગ આઈ વુચ્ચ વોટ ઇઝ નેમ અમારી દીકરીને હવે આ પોઈન્ટ ઉપર આપીએ છીએ તો મને મળવા આવ્યા ખાસ પછી આને કીધું કે આમ આમ કરી શકે બસ હવે તું જા મારા પેરેન્ટ ફાઈવ હતો કે નાનપણથી આથી ગુજરાતી છું કારણ કે ઓલવેઝ તેને કહું મારે બધા બચ્ચે ને અલ્લાબાદ એવર પટેલ આ ચરોતર ક્યાં છે જો બુક આમે છે 24 પુસ્તક આ તો મેં પેલેન્ડર અપના નમ ચાલો આ કોણ છે આ કોણ છે તો બસ પેલી વખત આટલા લઈ જઈશું ખાલી નાસ્તો રાખે છે मैंने तो सीजन चेड़ो नही આપણે રાખશો તો અત્યારે ફાધર નામ મોટું કામ થયું વર્જિનિયા મેરીલા કે આપણું જે છે એમને તો દરેક જગા એ બોલાતા ઠાકોર બેન કોઈ મરી ગયો હોય ને પૂછ્યું ભાવી નીચે આવે ને તમારા બહેનો સરસ ફોટો પડે દાદાજી ઉભા કરે આવવાનું છે જે આપણા તો છોકરાઓ થોડા હોય ત્યારે દાદાજી પૂર્વ ભૂમિકા अच्छा एम आईस नॉर्मल माइस हां ले एम आईस ई माइस माइंड एम फॉर माइंड आई फॉर इंटेलेक्ट सी फॉर कॉन्शियंसेस कॉन्शियंसेस एंड ई फॉर इथिस दैट इज कॉल्ड माइस दिस इज नॉट अवे इट इज સો નાના છિદ્ર માંથી પસાર થઈ જાય તમે છે તું પાછી એ પેલા તો થોડું ઈ ન થાતું કે ફિલ્મે કે દે તો રાટર રાઈટ લેફ્ટ કર્યું નહી આવો બને ચાલશે સુધારો કરીએ આપણે चलो સુધારો કરીએ પ્રાંતિ એ જુનું છે હવે અમે નવમ ના ચાલે તો નશોબ દે ભગવાન આવકારે ફુલ હેડ આમ જો હાથ લે ફુલ હેડ ફુલ હેડ સચેદાન કહેતા આ જો દે ચાના એ સંયા રાખ રાખી મને નો પ્રોબ્લેમ લાઈક ધીસ કન્સન yeah, yeah, yeah. ઓ oh. પછી આને ખાલી સરસ વાત છે રેડી 5 વર્ષની હતી ત્યારથી જાતે કરે છે આટલું પણ એક્સિલરેશન કરે તો પણ ક્વોલિટી ઓનહીટેર વણ્યા જો સરસ યસ ભાઈ 10 સટી ના 10 સટી રા 10 સટી ના લઈ લે 10 સટી ના લે 10 સટી ના ના 10 સટી ના ના ચાલો પછી આપી હજાર જોઈ લોકરી જો અનિતા કેવી રીતે દીકર વાર So guys okay. Anita you got a job Amit see you guys but what your type of work to start with this so you know. huh huh see you to I go for school studies Amit to but we play this this study whatever but i am teaching like this yes? huh? yeah. that i refuse to go with you huh and we are the to us also okay no you know have to job yeah. too Oh he has a job too <laughs> <laughs> study and job together I saw that bhai alone my mind by itself is quiet 13 my mind by itself is quiet pakanan ji pakanan ji no work busy sir ko my mind by itself is quiet without the rest of the three mind can only plan in control they were before out and you will not like your own self vulnerable we go rose this danger spot so it manifests is thinking intellect assigning meanings meanings to observations of senses and thereby influencing the sensory interface of the consciousness the inner mind enters newer into believing that it is the unworthy entity of the other three beings. Justly, it allows the birth of a wrong belief by very definition of itself and ego, never recalls this phenomenon the birth of I. Without the falsified foundation of mind, I cannot exist to really. you. What did Dr. say? Dr. Aniagara was the right to me. all so that we can keep doing next so with radical science radical science define this false i into the real i however with radical science comma as self realize self observes self experiences self -experienced, altruistic, altruistic humility universal dependency and definitely જયારે કોઈ પણ નવું આવે અને સિદ્ધુ પેસુ આ ત્રણેય આપ્યા ઇંગ્લિશ માં ગુજરાતી અહ પોઈન્ટ કામ બધું હોય ને આવી રીતે બધું આપણે પરિવારે ને બેઝિક આપણું પરવરવાનું આવું હોય છે અને પછી કામ એક્સ્ટ્રા સ્કોપમાં નથી હોવડી આમ લખ્યા ઓર એક્શન શુડ પ્રીસીડ પછી એનું ડ્યુટી ઓપિઓનિસિયા ફિનિશિંગ ટેકર્સ બીકર્સ હા ઓમેટીએટિસ પછી પોલેટ કળે કરવાને સ્ટાર્ટ કરી લે પચાસ પચાસ કરી આપે નરવાને યાર ચેક ની ખબર નહી અમાર બંધુનો જન્મદિવસ એક જ તારીખ છે આજ કમન કે 1 2 જુલાઈ હા અને કમેરા 2 કમનર પર 1 2 જુલાઈ છે ઓ કમેરા દે આપણે એટલાન્ટા માં કે નાના ને ભાયાતા હતા તો મહેન્દ્રભાઈ સાહેબ તો નામ તો ના છે કે કે કે એનો 21મી જુલાઈ જાય આમાં ના લખે ઇલેક્ટ હા તો 21મી ને એટલે મે ના તો આજે હા મારા તો મે ના તો નોક્સ મે હાજરી દેનામાં ત્રણ ચાર દિવસ રેવાનું છે બધાને કેથ ધ પછી ભાઈ પંદર તારીખે 15 બાર ને ચાલીસ નું બોમ્બે જવું પડશે રાત્રે સાડા બારે સાડા પર ની ફ્લાઈટ બાર વાગ્યા પછી એકવીસ તેર લાખ બાર વાગ્યા પછી ખબર પડે કેવી બનાય છે ખુશ થઈ જશે સરસ થઈ જશે આ બેડરૂમ માં આપ આરામ કરો નીચે ઉપર જવાની અંદર તમને અમે પોણા કલાક ઉઠાડીશું એટલે પંદર મિનિટ જ બેગમાં હવે ક્યાં જોયે છે સરાલ તમારો પ્લુ પરખાનાની જોડે ચશ્મા છે ને નહી તો બીજા હું જો કે તમે દેરી નહિ કે ચાલો બસ આ થોડું આરામ આય બેન મને જોવે બજે જોઈએ હા હું લઈ જાઉં ઠીક ઓરી આવીવા કે સી કે ઓ મા Oh <laughs>